તમને ત્યાં દુઃખ નામનો ગુણ તો છે જ નહી દુઃખ હોય તો આ હોય ફાઇલ નંબર વન કેટલાક નંબર ફાઈલ કરી શકે ફાઇલ નંબર વન કઈ તારે ફાઇલ નંબર એક છે કે દાદા ને અર્પણ કર્યા છે પછી ગુણ જ નથી ને દુઃખ નામના ગુણ જ નથી અપમાન નામનો ગુણ નહિ માન નામનો ગુણ નહિ કોઈ દ્વંદ નામ ગુણ જ નથી એમાં દરેક સુખ ધામ સરસ રહે આ તો ધ્યાન દૌદન ના થાય ભગવાન કયા અરે આધ્યાન દૌન નહી ઘડા થાય તેને ભગવાન સંસ્થા ના સાધુઓ દરેક આચાર્ય ને કડાપો અજંબો થાય શિષ્ય આગુ પાછું મૂક્યું એમ કોઈ ખોઈ મહારાજ પૂછે ક્યાં ગયું પુસ્તક કારણ કે જડતું નથી કઈ ખોવી ગયું લાગે છે એટલે પછી આપવા ખોવાઈ જાય મહારાજ બહુ પુસ્તક હોય પુસ્તક વાલું હોય એટલે આત્મા એમનો ખોઈ જાય પછી શીખે ઉપર કડક કડા ખોટો કર્યા પાછું આવે પણ શીસે જોડે કડા ખોટો કર્યો પાછું ના આવે કેમ પાછું આવે ને પાછું ના આવે તો આ ખોટું એક તો પુસ્તક બધું ખોઈ ગયું ખોટ ગઈ પછી ખોટ બીજી ખોટ ખાય કે વેપારી માણસ બીજી કોટ ના ખાય એક ખોટ તો પૂછ્યું કે ખોવી ગયું શીસે કઈ ખોવાઈ ગયું ત્યારે કઈ આપડે કઈ ખોવી ગયું ચાલો ખોટ ગઈ તો પછી બીજી ખોટ એની ઉપર ઘડા બોરપો ગોર સારા મક્કલ નથી તેમ નથી તેમ નથી આ નસારો ભલ્યો તારથી દુઃખી થઈ ગયો આ નસારો ભલ્યો તાર થી દુઃખી થયો તો મનમાં ગાળો દે કે ભગવાન નો ધર્મ વિતરાર જાણવું જોવું થાય છતાંય પણ રાગદેશ ના થાય ખોટું છે એવું જાણીએ તોય દેશ ના થાય સારું છે એવું જાણીએ તોય રાગ ના થાય એવું વિતરાવ બાબા ની ચાકરી ખુબ કરી પણ મરી ગયો પછી સમજી ગયા નહી કરવા જેવું ચાલ રાગે ના તો હું જાણું લોકો તમને એમ કે રાગવા રાખ્યું ઘર ના પૈસા ઘર ના ગજવા ના પૈસા ગોપીચંદન કે આપડા કઈ પૈસા વાપરે નઈ નામ કાઢવા માટે સર ઘાંટ નું વાપરે છે આડી કાઠ એને આમ તો મે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 એ મેકારી જ્ઞાન જ કામ કર્યા શું કરે છે જ્ઞાન ને અવરું કે અક્રમ કે કોક વખત ઉદય હોય છે ઉદય હોતો નથી મળી ગયો તો કામ નીકળી ગયું મળવું બહુ અઘરું છે પ્રાપ્ત થવું બઉ મુશ્કેલ છે બધા બાકી દિગંબર ના શાસ્ત્રો બેસી છૂકી વાંઠવાગળી જાય જોયા કરવાનું આપડે બીજું કશું કરવા નઈ મનમાં તમારે ચાલે છે જોવાનું આખું ઓસ્ટ્રેલિયા તમે રાજ આપી દે નું રાજ હોય તો પણ ના અમારો ગામ પેલું એમનો સ્વીકાર કરીએ પછી આપડે ગુસાળ અમને તો વગાડવા બઉ મુશ્કેલ કેવી ગોંઠલો હતી કેવી બાહ્ય ગ્રંથિયો નહિ અંતર્ગ્રંથિયો આ બહાર કેટલી બધી ગોઠવો અને અંદર કેટલી બધી સંસારીઓ વધારે ગોઠવો કેટલીક ગોંઠવ માળ મળે નહી તેલ મળે નહી મારા કોઈ વગાડે તાર બાપા જે વાગા તારે ગોઠવા નહીં બાપા વગાડવા માટે નાખ્યું ચાલે